ज्ञान से कुछ ज्ञान की आंतरिक सुख मिले आके तो भी एक न करे थोड़ा-थोड़ा पियो आंधो रे दादा थोड़ा पियो थोड़ा-थोड़ा पियो आंधोना दे हम्म मैं अभी किस नौजुनो थी मैं कह देता हूं मैं बहुत खुश हूं बेटा रे બધા નવ વાગ્યા નવ નવ વાગ્યા નવ વાગ્યા થી પાંચ વાગ્યા ને આવ્યા છે ચાર કલાક બેઠા માંસાહારી હોય તો બહુ ફરક પડે માંસાહારી ને આંતરિક સુખ હોય જ નહીં બહુ ફરક પડે અહિંસા તયોસાહાર કેમ ખવાયમાં ખાવાની ચીજ છે હા જંગલી લોકો ખાય છે ફોરીના આફ્રિકા જંગલી એ મનુષ્ય નો માઉસ ખાય છે તારે ફોરી પછી આગળ આગળ ના લોકો વિચાર્યું કે ભાઈ આ મરઘી ને એના કોક છોકરા ખાવા એના કરતા આપણે હાજી માં તું બકરી પછી ખાલી મારી લાયક માં લોહી જોતા તો બપડું છું લોહી કાપતા તો પપડા છે એ તો જે કાપી શકે લોહી જોઈ શકે એ છતી જા તું રીંગણા જુઓ હિંમત હોય ગઈ છાતી આમ ના જુએ તો એમ ફરકે નહીં આવું જ્ઞાન પણ જીવડા જીડા હું શું કેવા માંગુ છું કે જે તમારા થી ત્રાસ પામે એ જીવ ના ત્રાસ પામી જાય હવે એ જીવ ને મારો નહીં હવે એને ખાવ નહી કીડી તમારે ત્રાસ પામે ત્રાસ પામી બીજા બધા જીવો ત્રાસ પામી જાય ને એમને મારો નહીં કે અને આ ચોખા ઘઉં બાજરી એને આપડે અડિયે તો એ પછી ના ત્રાસ પામ્યો તારા ને એને કરો તો વાંધો નહીં સમજ ને ભણવા કેમ ખવાય છે ત્રાસ પાસે આપણને બે ભાન બનાવે નહિ બરોબર કેવા થોડી બાજુ બે ભાન લોકો વિસ્કી પીએ છે પછી કે પ્રાર્થના કરો કેવું છે ભાન માં રહેવા માટે તો કેટલા બધા ઉપાય કરવા પડે આ કોઈ એજમાં નથી હું આયોવર્સ લીધો સરણી ગયા ડ્રાઈવર નથી લીધો તો મોટા આવડતું નહિ આપણે કામ લેબર લેબર આંતરિક સુખો સાથે ડ્રિંકીંગે આંતરિક સુખ માટે પીએ તો એનો ફરક પડી જાય આંતરિક સુખ માં બેભાન કરે છે એના કરતા મરવું સારું કે ટેવ પડી હોય તો રસ્તો કાઢી શું કરું છે પણ નવી ટેવ કોઈ પેસે સારી વસ્તુ ક્યારેય માણસો નહિ આપઘાત કરવો સારો ભયંકર દુઃખ થાય દારૂ કેમ પી જાય રસ્તો કે જેનો રસ્તો કઈ રીતે કાઢવો કે બંધ થાય એતો આ ઘોડો છે દોડતો હોય ને પરસો એને પડે ને પુરુષ ફાર્મ થી એ રેડી દેવો દારૂ પછી એ બંધ થઈ જાય કરી નહી પીએ સમજાવી ગુડ ભાષા છે એટલે સમજવું ગુડ નથી ગોળારો પરસેવો પડતો હોય ગોળી દોડી આવતું હોય ગોળારો પરસેવો પડતો હોય ને સહેલા ઉપાય પાણી જોયે છે મને એક માસ મળ્યા હતા આપણું માસિક નીકળે છે શું નામ જાણો છું અક્રમ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન નામ નું માસિક નીકળે ગેલન દારૂ પીતો હતો એ દાદા એ શું મારી પર કહ્યું તે આખો પ્લાન સુધી ગયો હા કયું વિજ્ઞાન છે આ પીનારોનારો બંધ બિલ બીજા સારા ની આગ માં હું ભી કાથો બધું એટલે બધા ખૂબ ઉમેરેલો છું લોકો અમેરિકન બધા પ્રશ્ન પૂછે કે અમેરિકન ગુરુલો ઇન્ડિયન ગુરુલો પ્રશ્ન પૂછવો જો ઘણા લોકો પૂછે પછી જવાનું એટલે અહિયાં કેબ્લિક પૂછે છે હા કે પીવાથી ખાવાથી ફરક પડે કે નઈ એટલે અમે પ્રશ્ન પૂછ્યો છે જાણવા માટે બધા ને કહી દેજો ફસા નીકળ્યા છે નહીં ફસાયે નીકળી જાવ અને પછી નઈ નીકળ્યાજ્ઞાન ગરમી કરે બે મહિના મહિના પેલા સ્વગવાસ હતો હડકાનું કેન્સર હતું શું કરે છે એમના માટે અમે હિન્દુ વિધિ કરાવેલી હા બધી હિન્દુ વિધિ કરી હતી અહિયાં અહિયાના સ્મશાન વાળા એવું ગોઠવી આપે ક્યાંક ક્યાંક પચાસ પચાસ માયલે હોય છે ક્યાં હા હા ઇલેક્ટ્રિક થી ભાવે ના લાકડા પૂછી દઉં કે મને એમ થાય કરુણા બેન પૂછે છે કે બાણ મહિના થી બોલવાનું બંધ થઈ ગયું પણ એમને સાંભળવાનું તો હશે ને ત્યારે શકે ને અને આઉટ એટલે સેમી કોન્શિયસ ને થોડા વખત ભાણ પછી બેભાણ એવું થતું હતું એમને આ બધા પ્રાર્થના ને બધું બહુ ચાલુ કર્યા કરતા હતા એમના દીકરા પણ અહિયાં બધા છે બધું આખું કુટુંબ અહિયાં છે બાનું અમે સુરત ના નવસારી નવસારી પટેલ પટેલ છે પટેલ છે કઈ આગળ અમારી બાજુ માં જ ગયા વખતે દાદા પગલા કરાતા ત્યાં આવેલા બાજુ માં તમને યાદ છે ને અમારે બરોબર છે સાહેબ એ તો પકળા કર્યા હતા હા એ ભરા બેચ ને તો જ્યારે તને કન્ફ્યુઝ છે ને તમારો કોઈ સગા નથી કેટલા વર્ષ 20 રોમ છે તમારું રેવાનું હા હા પાછા હોમ માં જારો હા જા જાણીતા માં તો બેન પૂછે છે હા પાર્વતી ક્યાં ગઈ પાર્વતી ક્યાં ગઈ એવું પૂછો તું ના સારી ગતિ છે લાસ્ટ ફાઈવ મંથ પ્રોબ્લેમ ખુશી થઈ જ કે મારી જરા બસિ ઓછી પડી તો સાચું પૂછાયું સી સેલેડ લાઈક જ્યાં દયા છે ત્યાં ધર્મ છે એને જૂનું આપવું હતું ને આપીશું દાદા આપીશ કે જ્યાં સમજાવો આ લખ્યું છે તો મને સમજાવો જ્યાં દયા છે ત્યાં ધર્મ છે ધર્મ એટલે શું ભૌતિક સુખ દયા હોય ત્યાંથી ધર્મ જે ઉત્પન્ન થાય ભૌતિક સુખ આવે કેવું અને જ્યાં કરુણા છે ત્યાં વિજ્ઞાન છે કરુણા છે તો આ છે નહીં ખબર કરુણા વાળા કે દયા વાળા કરુણા એ તો જ્ઞાની પુરુષ ને કે ટીફન કરુણા કરુણા હવે દયાળ માં હંમેશા એક બાજુ નિર્દય હોય દયા હોય તો એક બાજુ નિર્દય ગુણ છે કેવો ગુણ છે જો તો હવે હમલભાઈ ને ત્યારે ઉંદર ને બતાય લોકો તો આ બિલાડી ઉંદર ની પાછળ પડે તો બતાયેલી કરી રીબટ લોકો બતાવતા કે ન બતાવતા મોટા ભાગના તો બતાવતા નહી નહી લોકો બતાવતા નથી ઓલી દિન ઠેકાણ પાડે નહી ઉંદર ને મે યાદ નહી નઈ દો લોકો શું કહે દેશે Yeah you. Nya. Bây đây vẫn đi đấy. Ê này hôm nay là lần đầu bên đây, hay cứ phải thế à? Thành thật. And fit. Vì live bên દયા કરે છે અને બિલાડી પર લાગે ત્યાં દયા છે તો ધર્મ હોય દર મહિને નીકળે છે કેટલા પરી ખાઈ છો તમે દસ વર્ષ દસ વર્ષ દસ વર્ષ આ લોકો પુરુષ આવી ને કોઈ જાતનું ભવન જ નહીં અને તેમાં પાછું કીએ બે ચારો છોડાવે જતા છોડાવેપે ચેપે અડાય નહી કરું એવું પડે જોયેલું જોયું પેહલા પીધું પેલા પેલા પીધેલું કે જીવન એવું જીવન આપડે ટેન્શન નથી મારે ટેન્શન નથી તારે દિગમભરી ખરા हां दिगंबरी आखिर टेन्शन जम नही थी थी चिंता चिंता मजा आजाई એ હોન થાય કે દરેક દાડે કે કોઈ બો હેરાન करतो હોય અને સીધો કરી નાખું એવું મનમાં થઈ જાય હા એ ઉઠી જાય આમ આમ કરીને સીધો કરી નાખું આમ કરીને સીધો કરી નાખું પણ એ બધા આપર્ને જ સીધા કરે છે હા સુકે છે મમ્મી મમ્મી કે તને ટેન્શન બહુ ગમે છે ના ટેન્શન નથી ગમતું તારે તો ટેન્શન જે બધું થઈ જવું થઈ જવું ટેન્શન થવું છે આજ્ઞા પાડી તો જ્ઞાન રહ્યું કે હમણાં જો આજ્ઞા પાડી ત્યાં કઈ આજ્ઞા પાડી તો કઈક ચાલી થોડી ઓછી પાડી છે ને એમને વધારે હું પ્રયત્ન કરું છું ટેન્શન વગર નું જીવન જીવ બધા ટેન્શન ટેન્શન દાદા હું પ્રયત્ન બહુ કરું છું કોમ્પ્રેશન પાસે હે નથી કે ઘરનું ઘરનું છે ટેન્શન એ કે છે મને નથી ખબર શું કરવાનું સ્કૂલ નું લેસન થવું જોઈએ ઘર નું કરવાનું બધું એનું કામ ને ને લગન કરશે હા તો વધે તો નથી કરવું ને સાબી લગ્ન કરવું નથી ને કઈ પડે નથી બંગાળી બગડી નથી બનાણી નથી હોય મમ્મી નથી લઈ આપી મમ્મી લઈ આપી નથી કે લઈ આપશે તો તને મમ્મી અત્યારે નાખું ને પછી સાડી વાડી લેવી પડશે ને સાડી આવી ભલે ઝઘડા હશે બીજું પણ દેશ તો એવો ક્યાંથી લાવે છે ઝઘડા બોલે ભાઈ ભાઈઓ ભાઈ ના બધા એમની જોડે થાય અહંકાર અહંકાર ના ઝઘડા બધા જો અહંકાર ના હોત મારા જે બધા ઝઘડા અહંકાર ના છે داری کوئی جن تھے 이거 이거 이거 یہ جن کا یہ تو نہیں ہے وہ کوئی تو ہے وہ نو رگو ڈونٹ اور رگو چ ہے چ ہے چا کے تھوڑے بچی دے نے ٹھیک ہے ٹھیک ہے کون ہے یہ جناب actually موے دے دے لو کیا بتا بتاؤ کیا دے دے جو میں تو خالص نہ ہوں کیا بتا بتاؤ کیا دے دے جو بتاؤ નથી હજુ આવે પછી સામટું એક સામટું ખાય દાદા પછી પછી એક સામટું ખાય સાંજે એક સામટું ખાય સ્કૂલે એક સામટું ખાય તો આવી ગયા જોયેલા છો 9050 થી ઓકળી ત્યારે વેયુ તો હોય છે અત્યારે ક્યાં છે તો કે નામ છે તો તેવા જોઈએ ધ્યાન જોઈએ તો એ અહીં ઓકળી જ આપે છે ચિકાગો માં હતું 19 જુલાઈ નું ચિકાગો નો હતું ત્યાંથી તમે ખોલી દેજો તો ઓલ આવશે ગણત સોખાવા નથી આપણી પાસે તો હોય ઓકળી જાય તો પાકું છે બરાબર ઓકળી ચારો પણ એક મહાત્મા એક આજે આવેલા હસમુખભાઈ એમાં શું સરળ બહુ સરસ ત્રીજા માણસ બિલકુલ અમેરિકા ગુરુ પૂર્ણિમા રોકાઈ ગયા તો સારું આપડે બે ગુરુ પૂર્ણિમા ઉજવી ને છે મારે તો ગુરુ પૂર્ણિમા દાદા ને ઉજવી છે મે તો આ નામ લેવ લેખું છે એની વાઇફ ટિકિટ બી આવી ગઈ હતી મેસી ગયું <sous -urry> બાકી લેડીઓ મુંબઈ માં એવો વરસાદ પડ્યો હતો ભાઈ નો કોણ સારો થયું તમે નથી નીકળ્યા એ જ સારો એક તો ફરી પછી કે મુંબઈ માં વરસાદ એવો હતો કે દાદા ની કૃપા ગુરુ પૂર્ણિમા ઉજવી કે બહુ સરસ પ્રોસેસન નીકળ્યું માણસો હતા બધા અને શું પોણો એક માઇલ સુધી ના પડે બે દિવસ નો ઉકાળ હતો ત્યાર પછી આપડા ઘરે બી એવું ધરાવી ને આમ છે કે ખાડી માં બાકી નતું રાખી બીજી બીજી એટલે એના ઉપર લાગ્યું કે તો જની હો રાણી કે ને મારે તો હે ને બોલ ઈશુ આજા થઈ જતો હોય ના ના કયા વખતે આવે ત્યારે ક્યાં તબિયત સર ઓ ઘર પર તો બહુ ખરાબ હતી હે તબિયત કે કેસે આવે છે કયા વખતે તબિયત માં હું કહું સાદાને એક આટ કોડી ફાઈલ થા કે જમ સબે પેલી ગઈ તા તા કવિરાજ ને આપડે કહીએ કે દર વખતે તમે માગતા જ રહો આપડે બધા બોલાવો તો ત્યારે દર વખતે બે વખતે જો ત્યાં આપણે માગીએ તો કેટલો કેટલો ઝડપી ફાયદો બેટર સમય નતો જવાનું તો એટલે કે બીજે કઈ જવું નથી ખાલી કે તમને ત્યાં રસિકભાઈ રસિકભાઈ શાહે કહ્યું કે તમે આવો અહિયાં સક્ષમ છે બે વર્ષે મધર સાથે બોલાવેલા એવી આ વખતે બાબા પછી ખુશ થઈ ગયા દાદા ને પછી ગુરુ પછી પ્રયત્ન અપમાન નાખશો ના ગમે અને અપમાન ગમે મારી ઘેર પુષ્કર છે માન તો બરોબર બરોબર ને કોઈ માન આપે શું કઈ તું નથી માન આપીને બધું ટી સિ વાઘરે શું કહે એ કેતો માન ખાવાનો બિઝનેસ બંધ તો ભાઈ તારા ભાઈ જ માનથી બોલાય તા પાંકળો આવજે બહુ રામ બહુ પાંકળો કાલું હમ છો હા કેટલા હોય બોલ શું તાર પૂછેસ બોલ શું સરે બડી માન મની બળવા આપી રાખવા થી ગયા ગુજરાતી શીખું છું મારે જલ્દી મંડી છે કે દાદા મને જ્ઞાન આપે બધું ગુજરાતી તૈયાર કર્યું છે ચરણ બોલવાનું अंधारा कर कोटी थारे दादा मैं गुजराती जल्दी मैं सीखे मैं आशीर्वाद आपो गुजराती आशीर्वाद आपो आशीर्वाद હું શીખવાડું મારી જોડે તો શીખવાડ આવે છે ચોપડે મંદિર માં ટ્યુશન માંગતા હશે છોકરાઓ માટે મારી ને શીખવાડજો બેન આજે શુદ્ધ ઉપયોગ માટે જવાના છે મંદિર ના કામ માટે મંદિર કામ માં બીજા પડે બીજા પડે જ્ઞાન દા ને બધા થોડું મંદિર માં ભગવાન ના મંદિર માં દાદા ની સમજ જેમને મળે છે બીજું બધું કઈ નઈ થાય છે સ્વામિના મંદિર અને આપડે પાંચ વર્ષ જ ધ્યાન રાખવાનું છે પાંચ વર્ષ ધ્યાન રાખવાનું કે પછી તો આપડે ક્યાં લાવો લેવાનો કેવો જ લાવો લેવાનો આખી જિંદગી જાય આપડે છોકરાઓ Ah, a ver, tengo que ver. Sí, ya me va a dar cariño. Allí van buenos trajes de supermercado. ¿Ya te voy a? Ya doy. Que lo bueno. Entonces, lo que va es que te conté que que que. Dale, que te dije, ya voy nada más. Me ha dado fatiga, la camiseta está. Te lo he pedido de zamari. Te lo he pedido. Entonces, te voy a contar la historia de lo de શક્તિ આવી હા નહી તો આટલી રૂમો માંથી બંધાવાની શક્તિ આવતી છે કે તો બે અહી ના મુખ્ય માણસ છે મુકુનભાઈ એટલે અહીનું જે કામ અહીનું જે કામ હશે અહિયાં આ લોક પતાવશે હવે બધા નિર્ણય કર્યો બધા સાથે મળીને કામ કરશો એવું જ જોઈએ એક જ છે એક જ આ આપણું છે ત્યાં જઈને બેસવાનું છે કાર્પરેશન પર આવતા હતા તો તો આજે અનુકૂળલી જે કે માન લેતી હતી તો આ હા હા રીઅલ નાપો કાયમી દાદા નું પેલા પગલા પડેલા બુધિ નો દુર્ગું નાખી બૂંધ પાડ્યા પછી ઉકલાય નઈ કોઈ